કેટલા ટકા ભૂલે છે આ પૂરા પૂરી ભૂલા સો ટકા ભૂલી સો ટકા નઈ સો ટકા નહી હા અમારે મગજ ને જરા આરામ હોય તાર સુધી ને નહી મગજ નાયની વાત તો મનસ પૂરો હું સ્વીકાર કરે સાચી વાત સાચી વાત બધા શિકાર કરે ને એટલે સાચી વાત તો ખબર બીજા કેમ ખબર નથી સાચી વાત હોય કોમાન સારી હોય તો હવે કોમાન સારી સમજણ પૂર્વક બુદ્ધિપૂર્વક હેરાન કરતા હોય તો છે જગત નો કરનારો જગત ચાર મહિના રાખી દેલું નહીં કૂચા કરે એવું કોઈ માણસ રાધી કોકરા લઈ આવ્યા નીચે પછી નહીં ઘાલી ને પછી ઉપર સુધી જાય પછી આખી રાત મને કૂચ્યું કઈ લાવ્યો નીચે જ રી આવ એના જે આ મુર્ખી તને કોઈ હેરાન કરે નહી દખલ આપણે ના કરીએ આપણે કોઈ દખલ કરે નહી રીતના હોય બરાબર એવી જ હોય હે એવી જ હોય દખલ કરે ના તારે કોઈ ભજવું તો ઠીક છે કે દખલ કે દખલ નહિ દખલ તો સારી લખ્યું છે કે પછી એના સિપાસ વાળા કે ના થોડી ઓછું કરો એટલે પંદર કરો પછી બીજા સિપાસ વાળા આવે બાર કરો ઓછી કરું એમ કરતો કરતો પાંચ કરો એટલે ખુશ થઇ જાય એવું અમને માટે કરવું પડશે ડાકો નો દર્શન બંધ થઈ જાય પછી શું કરે બેસે બાર બેસે ને કાકોના દર્શન બંધ થઈ ગયા કે આ બારમા બાર બેસી રહે ને હા કોઈ તો બે એ મજા ચાલુ કરતા એવું આપણે એક અલગ નું કરી રાખ્યું છે તે બજે મીઠાઈ બનાવી દે આખા દાળ મોડ કલાક તેવારમાં 4:00 વાગે ને સવારમાં એવો અલગ દાદીજી જેવું કરવું પડે જો ના ગ પછી તમે કંટ્રોલ કરી સમજણ ના આવે ત્યારે શું કરે નકામ જાય બે કલાક કરી અમે શું આવડ એક કલાક થઈ જશે કલાક દંડ જ કરો મોટો કલાક કરીએ પછી તમે ફરી બે કલાક કરવા માટે અરજી કરો વધારે કરો એવું જ એટલે તમને સંતોષ થાય આગળ વધી રોજ પાંચ વાગે ઉઠવા ને અમને પાંચ વાગે દેખા દઉં કે તમારું શું થયું યે જ લેકનેસ બધા ટાઈબ બગડે એનો 4 મિનિટ બગડે છે તમને હમજા એટલી બધી છે કે 4 મિનિટ એનો કો આંકડા સૂચ્યા કરે એ એમ નહી કર તો બ્લેક આવી નાખે પ્રોગ્રામ થી વધી ગઈ ઠીક કરો છે કો આંકડા ચોખા માંથી લઈને ભાઈ બિલકુલ એ ભાઈ નઈ આ કામ અને થયા કરે એમ શું કરું ચાર મહિના થી કોકરા બહાર જ બપોરે બહાર જાય ત્યારે વિચાર આવે બહાર જાય ત્યારે વિચાર આવે પછી ધીરુ બેન નહી હોય તો બંધ કરે કરવું શું કેતા નહીં નથી સારું સારું ખેતી બધું લોબલ ચાલે છે તમારા તરફે એમ કહો ક્યાં કરે કેટલું તાર જોઈએ છે બધું હરકું રાખવાનું કે એક લાગે એક લાગે એથી નહી ખાવ એવું હા હરકું રાખે છે પછી વધારે તારી અરજી મંજૂર બેસે ના બેસ પૂછ્યા કરે એટલે વાત તો થાય છે તો ચાપ આવશે ચાપ આવશે બંધ પાછી દેસ બપોર ને વિનંતી શું બાકી છે મારું એવું કેવું નતું કે એક દિવસ છે આ ક્યાં જાય એટલે બીજા પછી તમને ખાલી વિનંતી કરી આગ્રહ તો રાખ્યો નથી કે આવું કરવું બપોર બંધવું સારી એજ છે ને તારી કે એક ડાડો બે ફાવ ને એક ડાડો ના બે ના ફાવ મેંભાઈ જરૂર ક્યાંભાઈ આપડે પ્રયત્ન કરી દેવાનું મારો સંતોષ છે પછી મેં ક્યાં કહી શકતા પછી બોલે જ નથી બોલ્યો હતો બોલો તાજ ને ના પાડીને પાપ એનું જેને ખૂચે એની ભૂલ પછી પૂછતા વાળા રેવા નહીં દઈવાનો ફાયદો નથી ચાર મિનિટ વાત શું પાઘડી કરે છે આને પૂછેતે છે તો તમે પૂછ્યું કે કેટલા વખતથી છે એટલે કહો તો કણ કેટલા કથી છે હા તો પૂછેતે એટલે પૂછે જો અહીં અગર રાજાની પાસે રહે એમ તો પૂછે છે ત્યાં શું જરૂર નતો અને થાય પ્રોબ્લેમ છે શિરજ અન્ય તો કોઈ પ્રોબ્લેમ આને એક ઉતલા માણસને ઈ જરૂર છે કે માસને ગરુવાને ના તને સંતોષ જ ના રે તો એ પાસે સંતોષ ખૂચતો નથી એવું જોઈએ દાદા મારી સેવા કરવા માં ખૂચે હા જઈ એવું સમજા ને કારણ કે બહાર જવામાં આવ્યું કીધું નથી આવ્યું સમજી જાય માણસ કઈ માગતો હે બાળક બુદ્ધિ છે તારા ની હેળક બુદ્ધિ છે શું કયું સાવ બાળક બુદ્ધિ છે બાહ કઈ બુદ્ધિ નહીં બાય કઈ હુશ કઈ હુશ્યાર આપડે ભાઈ થાય ને હુચિયાર છોકરો છે મેં કહ્યું તમારે થયા જ નહીં એટલે જે હતી ને પેલી નાખી દેડાયું કઈ કઈ બુદ્ધિ કઈ એમ બાળક બુદ્ધિ બાળક છે તારી આવડત નાખી કઈ નઈ ત કામ લાગ્યું બપોર ઊંઘ નથી આવતી નીકળી લીધો નઈ ઊંઘ આવતી નથી એટલે લખી નાખ્યું ઊંઘ ને બપોરે બધું તો બપોરે તો ધ્યાન કરવાનું કેવું લખી પછી આ થોડા વર્ષ થી અંદર બેસવા મળશે ઊંઘ પછી બપોર ની ઊંઘ બંધ થઈ ગઈ એટલે આજે બહાર ઊંઘ નથી આવતી અને આ પૂછતું હતું એટલે હું ચાલો લખીને આપડે પ્રયત્ન કરી જોઈએ જે બને એવી પછી બી બધું બધી પડે પછી આપડે ગમે એવી ટિકિટ હોય પણ એની રેડી રાખી માગે ફૂલ ટિકિટ મળે રેડિયો વાળા શું જમાડનાર હોય ને તે વ્યક્તિ જમી ગયા બધા ફી પેરી લે ને કોણ ઉઘાડું કરે એનું ઉઘાડું કરે નહીં હાથું તોડી નાખે આ તો ઓપન આ કાઢે ઓપન ના કરે તો ના કરે તને બધા લગાવવા લાગે સર લાગે છે આપો પછી મળતા નથી આવેદ આપ બોલાવ્યા સત્સંગ કરવું બોલાવો એટલે પછી બોલાવો છીએ પછી ગયા તા મારો સારા હતા ત્યારે કહ્યું મારા માર ખાવાનો શોખ હોય છે માર મારે મારા બધા જતા બાર બાર પછી નફટ થઈ જાય નફટ થઈ જાય મારા અમેરિકા કઈ ના રે મારખાના શોખીન ભરા એમની ગાડી ફોરવા તૈ ગયા તા પછી કાદા આ ગાડી તમે લઈ જાઓ કે હું કઈ બોધ આગળ જગા મૂકવા જોઈએ નાગા બગા મૂકવા છે હું કઈ બોધું કોઈ વસ્તુ હોતી જ નથી તને એવું સમજાય ખરું થયું તમારે ના જવું હોય તો ફાવે મારતો લડી લડીને આજ તમે કબજો કરી લો તો ચાલશે કબજો પણ પછી કબજો તમારો લડેલો કબજો કબજો ના મળે જોઈએ ના મળે લાભ ખોય આવ ખાતરી થઈ દેવડી ગયા ત્યાં બીજી લાઈન પર ચાલો નથી આવ્યો આ હું મેં થયા કરતું તું સાંભળતો નતો હોય ને પછી એવો વિચાર કઈ જોઈએ દા કહેવામાં શું આપડે આગ્રહ નહીં રાખવાનો પછી દા થાય કે મંદુ રાખવાનું ઘણા સાંભળતો નતો હોય ને પછી બરોબર છે પછી આગળ વધવાનું પછી પછી આવું થયું કે દાને દાને વાત કરી જોઈએ સમજી જાય મને સમજી જાય કે આજે ઢીલો છે સાંભળતો સાંભળવાનો નહીં ખરું બરું પછી ટ્રાયલ લેવાના જ પછી ના થાય પ્રયત્ન આપડે છ વગાડવાનો પ્રયત્ન કરવો પડે છ વગાડવા છ વગાડવા પ્રયત્ન કરવો પડે એટલે બધા ચાલે જ કરવાનું એમ તાલે વધારે લખો કરવાની જરૂર છે વાગે આવશે આટલા વાગે આવશે તો આ રસ્તો નહિ દુભા કરવા એ રસ્તો નહિ કરવા અને તને હેરાન કરતો તો અમને કે ઠીક છે એવું કોઈ કરતું જ નથી પછી સારા સારો ફરિયાદ થાય પછી અરજી થાય છે ને અરજી પોતાનો પગ લબાવ્યો હોય તારે અરજી તને બોલતા પરબ ના ભાવ તમે કરી દુનો ના ગણું દરેક ને ઓછું બોલતા આવડે ગુનો ગણાય છે આવું તારીખ નઈ જે બન્યું એ કરેક્ટ એક સદસ શું બને છે શું આપડે આટલાથી કઈ લોકોનેગાર હો પૂછે તેમકરા બધા ચાર ચાર મિનિટ પૂછે ગુનેગાર કોણ બન્યું <laughs> આપડે કીધું ને કે હવે જોગ મળે નઈ ને ને બે જ મને બધી કિંમત સમજાવી જોઈએ કિંમત બરાબર કરતા હોય તો જાગૃતિ વધે ને જોયા ના કરે તો જોયા ના કરે જોયા ના કરે જોયા કરે એટલે સત્સંગ એટલે શું નજીક માં બેવું તો પાંચ બેયા કરાય નહીં તો એની અસર થાય ઘર સારું અમેરિકા ગયા તાર સરસ રહેતી પછી ઉભા થયા તા એ હતા એ વખતે આ પ્રોબ્લેમ નતા પછી ઉભા થાય બેસવાનો પ્રોબ્લેમ નતા એ વખતે નથી બંધ ખાસ નહીં ત્રણ ચાર દિવસ સારું રહેલું ના રહે આજ્ઞા રહેવું પડે તો આપડે પ્રયત્ન કરીએ પાસે રહેવાથી મંદજ થઈ જાય એર કંડિશન ઉંધારા બેઠો હોય એને જેવું છે દાળી મુશ્કેલ હશે છે કે સમજ મારે પડે કે આ બાળક છે આડે આડે આડે પછી ખબર પડે કે આ બાળે છે બાળક છે મોટો છે વગર તમને આડે ઊભી કરે તો પોતે માર ખાય કરી છે જયારે આડે ઉભી થાય ખબર ના પડે ઉભી થઈ જાય પછી ખબર પડે માર ખાધા પછી માર ખાધા પછી માર ખાધા ખબર ના ગુરા છે જેવું આવરણ થશે એટલું જાગૃત થાય ગુરાત્માર કઈ થયું નથી આવરણ આવ્યું આપણે જોનારા ના દેખાયનારાણ આવરણ શું મન બધું ચિતનારો શું નહિ દેખાતું આત્મા નો મૂળ આત્મા જેલી જગ્યા બી ઉતંધા હે તો ને તો આવરણ થા હેલી જગ્યા થી ઉતંધા હે એનું દેખાયા જે દો આવરણ થા હે ઓલે એ દેખાય કોને દેખાય નહી બધી દીતના હમ પગલ એના સમજાયા ય ઘેર બેઠી નહી એ ચાલે એ નહી આતી છે ને પછી આ જ્ઞે થાય એક લગાવતા બરાબર છે જાણની વસ્તુ એ છે એવું અક્રમ માર્ગ માં કેવી રીતે છે એવું જ ગણાય આત્મા જાણી લી તો ને આત્મા જાણી ની તો ને એટલે અંતસ્કરણ નહી બને છે અંતસ્કરણ લેય બને છે ને ત્યારે આખું પછી આખું જ નહીં પછી આખું જયારે મન બુદ્ધિ તીઠ અહંકાર હાથમાં જણાવવાનો પ્રયત્ન કરતા હોય છે એમાં મન તો ફિઝિકલું છે મન ફેક નહી કામ મદદ કર એ એટલે અમાર અહંકાર વસ્તુ એને જાણવાની ઈચ્છા કોની છે આત્મ જાણવાની ઈચ્છા કોની છે કેતને કેતને કેતને અહંકાર બધાને ખુદને બધા સુતે પાણથી નાનું સુ લાગે છે ને એટલે સાચું કોણ છે એવર તો સંતાય મારું નામ હું તો નામ નો માલિક છું ચા વિશેષ પરિણામ <tos> <tos>